યોહાનની લખેલી સુવાળતા એનો ત્રીજો અધ્યાય યોહાનની લખેલી સુવાળતા અધ્યાય ત્રીજો નિકોદેમસ નામે ફરોશોમાં એક જણ હતો તે યહુદીઓનો અધિકારી હતો તેણે રાત્રે ઇસુની પાસે આવીને તેને કહ્યું કે રાબી અમે જાણીએ છીએ કે તું દેવની પાસેથી આવેલો ઉપદેશક છે કેમ કે જો કોઈ માણસની સાથે દેવ ન હોય તો જે ચમત્કારો તું કરે છે તે તે કરી શકે નહીં ઈસુએ તેને ઉત્તર આપ્યો કે હું તને ખચિત ખચિત કહું છું જો કોઈ માણસ નવો જન્મ પામ્યો ન હોય તો તે દેવનું રાજ્ય જોઈ શકતું નથી નિકોડેમસ તેને કહે છે કે માણસ ઘરડો થઈને જન્મ કેમ પામી શકે તે શું બીજી વાર પોતાની માના ઉદરમાં પેસીને જન્મ લઈ શકે ઈસુએ ઉત્તર આપ્યું કે હું તેને ખચિત ખચિત કહું છું કે જો કોઈ માણસ પાણીથી તથા આત્માથી જન્મ્યું ન હોય તો દેવના રાજ્યમાં તે જઈ શકતું નથી જે દેહથી જન્મેલું છે તે દેહ છે અને જે આત્માથી જન્મેલું છે તે આત્મા છે મેં તને કહ્યું કે તમારે નવો જન્મ પામવો જોઈએ એથી આશ્ચર્ય પામતો ના પવન જ્યાં ચાહે છે ત્યાં વાય છે અને તું તેનો અવાજ સાંભળે છે પણ તે ક્યાંથી આવે છે અને ક્યાં જાય છે એ તું નથી જાણતો હરે જે આત્માથી જન્મેલું છે તે તેના જેવું જ છે નિકોદેમસે તેને ઉત્તર આપ્યો કે એ વાતો કેમ બની શકે ઈસુએ તેને કહ્યું કે તું ઈસરાયેલ ઉપદેશક થઈને શું એ વાતો નથી જાણતો હું તને ખચિત ખચિત કહું છું કે અમે જે જાણીએ છીએ તે કહીએ છીએ અને જે જોવું છે તેની શાહેદી પૂરીએ છીએ પણ તમે અમારી શાહેદી માનતા નથી જો મેં તમને પૃથ્વી પરની વાતો કહી છતાં તમે વિશ્વાસ કરતા નથી તો હું તમને આકાશમાંની વાતો કહું તો તમે કેમ વિશ્વાસ કરશો આકાશમાંથી ઉતરેલો માણસનો દીકરો જે આકાશમાં છે તે વિના આકાશમાં કોઈ નથી ચડ્યું જેમ મુસાહેરાનમાં સર્પને ઊંચો કહ્યો તેમ માણસના દીકરાને ઊંચો કરવાની જરૂર છે એ માટે કે જે કોઈ વિશ્વાસ કરે તેનામાં આનંદજીવન પામે કેમ કે દેવે જગત પર એટલી પ્રીતિ કરી કે તેણે પોતાનો એકાકી જનિત દીકરો આપ્યો એ માટે કે જે કોઈ તેના પર વિશ્વાસ કરે તેનો નાશ ન થાય પણ તે અનંત જીવન પામે કેમ કે જગતનો ન્યાય કરવા માટે નહીં પણ તેનાથી જગતનું તારણ થાય એ માટે દેવે પોતાના દીકરાને જગતમાં મોકલ્યો છે તેના પર જે વિશ્વાસ કરે છે તે અપરાધી ઠરતો નથી પણ જે વિશ્વાસ નથી કરતો તે અપરાધી ઠરી ચૂક્યો છે કેમકે દેવના એકાકી જનિત દીકરાના નામ પર તેણે વિશ્વાસ કર્યો નથી અપરાધી ઠરાવવાનું કારણ એ છે કે જગતમાં અજવાળું આવ્યા છતાં માણસોએ અજવાળાના કરતા અંધારું ચ્યું કેમ કે તેઓના કામ ભૂંડા હતા કેમ જે કોઈ ભૂંડું કરે છે તે અજવાળાનો દ્વેષ કરે છે અને પોતાના કામ ન વખોડાય માટે અજવાળા પાસે આવતો નથી પણ જે સત્ય કરે છે તે પોતાના કામ દેવથી કરાયા છે એ પ્રગટ થાય માટે અજવાડા પાસે આવે છે એ પછી ઈસુ પોતાના શિષ્યો સુધી યહુદીયા દેશમાં આવ્યો ત્યાં તેઓની સાથે રહીને બાપતી યોહાન પણ સાલીમની પાસેના એનોનમાં બાપ્તીસ કરતો હતો કેમ કે ત્યાં પાણી ઘણું હતું અને લોકો આવીને બાપ્તીસમાં પામતા હતા કેમ કે હજી સુધી યોહાન કેદખાનામાં નંખાયો ન તે પ્રસંગે યૌહાનના શિષ્યોને કોઈ એક યહુદી સાથે શુદ્ધિકરણ વિશે વાદ વિવાદ થયો તેઓ યોહાનની પાસે આવીને તેને કહું કે રાબી જે તારી સાથે યર્દનને પેલે પાર હતો જેના વિશે સાહેબી પૂરી છે તે તો બાપતી કરે છે અને સગરાજ તેની પાસે આવે છે યોહાને ઉત્તર આપ્યો કે જો કોઈ માણસને આકાશથી આપવામાં આવ્યું ન હોય તો તે કંઈક પામી શકતો નથી તમે પોતે મારા સાક્ષી છો કે મેં કહ્યું કે હું તે ખ્રિસ્ત નથી પણ તેની આગળ મોકલાયલો છું જેના કન્યા છે તે જ વરરાજા છે પણ વરરાજાનો મિત્ર જે ઉભો રહીને તેનું સાંભળે છે તે વરરાજાની વાણીથી બહુ આનંદ પામે છે એ માટે મારો એ આનંદ સંપૂર્ણ થયો છે તે વધતો જાય પણ હું ઘટતો જાઉં એ અવશ્યનું છે જે ઉપરથી આવે છે તે સર્વની ઉપર છે જે પૃથ્વીનો છે તે પૃથ્વીનો જ છે અને પૃથ્વીનું બોલે છે જે આકાશ આવે છે તે સર્વની ઉપર છે તેણે જે જોયું છે અને સાંભળ્યું છે તેની શાયદી તે પૂરે છે પણ તેની શાયદી કોઈ માનતું નથી જેણે તેની શાયદી માની છે તેણે દેવ ખરો છે એ વાત પર મોહર કરી છે કેમ કે જેને દેવે મોકલ્યો છે તે દેવના વચન બોલે છે કેમ કે દેવ માપથી હાથમાં નથી આપતો પિતા દીકરા પર પ્રીતિ કરે છે અને તેણે સઘડું તેના હાથમાં સોંપ્યું છે દીકરા પર જે વિશ્વાસ કરે છે તેના અનજીવન છે પણ દીકરાનું જે નથી માનતો તેના જીવન નહીં જોશે પણ તેના પર દેવનો કોપ રહે છે